બીજા સંસાર ની ચીજો ટેમ્પરરી હોવાથી એના અનુભવ પણ ટેમ્પરરી ક્યાં છે પરમાનન્ટ પ્રાપ્ત કર્યું આત્મા ના અનુભવ પ્રાપ્ત કર્યો બધા બધા જ્ઞાનીઓ ઘરો અત્યાર સુધી આત્મા અનુભવ માટે તો પ્રતિ ના બેઠી હોય કરી રહ્યા છે અહિયાં હવે અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હતું આપણે વિજ્ઞાન છે આત્મા ની જાગૃત થઈ જાય છે આનાધિકાર આત્મા આત્મા નું સામ્રાજ્ય નથી આ તો એ બધા જતાવી રહ્યા અને આત્મા ગાડી પર આવી ગયા જો हमें सीधा ना लक्ष्य बची गए थे तो ध्यान राखोज हा आ काम पूरू कर जो कारण के आ तो रस्ते जता मिलेलो है कर्म खटाया सिवाय आप मेहनत के लक्ष्मी हो तो क्या कहीं हाथी देव मुश्किल पड़ जाए कहीं कर्म खटाया प्राप्ति है માટે અમારે અમારા કયા પ્રમાણે જો ચાલશે તો તમે આ બહુ જઈ રહ્યું છે ને અમારા જો આજ્ઞા આપી છે ને રહેવા દે કુદરત રહેવા દેવી નથી નહીં ખબર ને નહીં જે સરકમ છે એવિડન્સ છે ને એ દેવા નથી હવે ધોધ માન માં જણાય કે જતા રહ્યા ધ્રોજ માન કોને કહેવાય છે કે ચો રહે તેને ભેગો તો એક દેખાય ના રહે રાતે મધ્ય પડ્યો ને પણ શહેર માં તાંચો ના રહે એટલે ક્રોધ લગ્ન ને લાયા અને આમ આમ ના કર્યું તો ભાઈ થોડી અસર થઈ પછી એમ ના રે કેવું તમે સમજાયું અને પેરો તો આ કરે મને કહ્યું નહીં નાયક માં આવશે તો આકાર નું આ હોય શું થયું જમ્યા શીખણું ગ્રીમ આ બધું સરસ છે બંદર જીવન સરસ છે એટલે આ બંદર નું બધી એકાદ થાય સ્વામથી સમજ સમજાય છે ને આ ટોંટો સમજી ગયા ને હવે એ ટોંટો ના હોય એટલે આપડે એ ફાઈલ માં સમજાવે પ્રાપ્ત ને ભોગવીએ અને અપ્રાપ્ત ની ચિંતા ના કરીએ આપડે કેવું પ્રાપ્ત ને ભોગવીએ અને અપ્રાપ્ત ની ચિંતા નહીં ને ટાઈમ થઈ ગયો ને એ મોકલું અને લખી તો ત્રણ થયા એવું કઈ કયું છે આ જે નાસંતી દે છે શું છે સીત ને હાજર રાખીને તમાર છે બધું અને નિરાતે ભજિયા ભજ્યા ખાને સાહેબ ને જે કરીએ જમવાની ફાઇલ આવી આપણે આપડે આજ્ઞા શું મેં કરી છે કે જે ફાઇલ આવી એ ફાઇલ નો પેલો સમજવા કરી પછી બીજું એના એના પછી જે ફાઇલ આવે તેનો પછી નિકાલ કરો પછી એના પછી ની આવે હજુ કોર્ટ તો આ ફાઇલ પછી બે છે નિરા છે પછી આ ચાવી ચાવી ને નહીં મરચું નાખ્યું છું આદુ નાખું છું નહીં બધું ખબર રહેવી છે ભણ રહેવું છે પછી આપડે કેવું છું કે આજે આદુ મતું આપણે આ ભોગતા નો માટે બનાવેલું હોય છે ને ભોગતાન માટે બનાયેલું હોય છે ને આ કઈ માટે બનાવેલું છે આ ભજીયા ભજિયા સા હું લગ બનાવતા ભોગતા માટે બનાયેલું હશે ત્યારે ગાયો બેસે આપડે થઈ જઈએ ગાયો બેસે ના પેલો જે આવે ને તે નિકાલ એ નિકાલ કરો આજ્ઞા પૂર્વક નિકાલ કરશો તો કોઈ જગ્યાએ નુકસાન થનાર નથી એવું અહીં ગેરંટી આપું છું તો એટલું બધું સાયન્સ છે તો સમજાય ને પણ એનો હટા નુકસાન થયું નથી આપણે વોટર જવાની વહેલી જવાની જાગૃતિ આપણી શકાય નહી અને તેમ છતું તો ઓટોમેટિકલી માલ થઈ ગયું તો પછી ફાઈલ આવી તો થયો થયો ફાઈલ નો કરી શામ આ બે માં બધા થાય નહીં બીજાની થાય કપડા માં બે સાથે આપણું શું પાડે છે ભેગો થયો એના આપડે શું કહે છે માલ કર્યો છે માટે એનો કેવો લાભ થવો આપડે તો વકીલો આવે છે ને તે બધા આવે કે છે ને આ બધા અમે જોઈએ છીએ ને તો બધા પંદર મિનિટ હોય થયો અમે તમે ઓફિસ માં કે સાહેબ આવ્યા નથી વિજ્ઞાન થયા તો નહી તો શું બીજું ઉપાય શું છે મોડું એટલું બધું જ થાય છે શું ઊંચાઈ નો વધારે કહે છે ભૂતભાઈ જેમ સરળતા એ ભૂત રહ્યો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 મેન્યુફેક્ચર થઈ ગયું એટલે હવે આ લાભ ઉઠાવવો જોઈએ આનો તો લાભ તમારું જે હાલ છે ને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 તમારે જે કામ કરવાનું છે એ તમારે કરવાનું છે સમાધિ વાળો નિરંતર સમાધિ વાળો માર્ગ છે એ તમને અંદર ખાતરી થઈ છે બે દાડા ભલે તમારે મારો ઓળખડ પણ દાડા માં ત્રણ પણ એટલી ખાતરી થઈ જશે કે નિરંતર સમાધિ નું મારક્ષ્યા મહાવીર ભગવાન જે રહી શકાય એવો માર્ગ છે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 સંયમ રહો હુબલો થાય તો ના હોય કારણ કે એમને મારવા છે હિંસા જ છે શું છે એટલે અમે હિંસા ના કરીએ એ અંડરગ્રાઉન્ડ ગયેલા છે એટલે ટાયર વાઇસ જો દાદા છોડે તો પાછા ગાડી ફરી સફેદી લેવાને તૈયાર થઈ રહેલા છે કારણ કે ત્રણ વર્ષ ભૂખલા રહી શકે એમ છે શું થયું છે તે કેટલા વખત આપો છો કેટલા વખત ત્રણ વર્ષ ભૂખલા રહી શકે તે ત્રણ વર્ષ સુધી રાહ જોશે જો ત્રણ વર્ષ સુધી ખોરાક ના આપ્યો એ જાણે કે દાનો ખોરવા જવું પડતું જ નથી આ લોકો ને કંટ્રોલ માં જવું પડે કેવું આ જગત ના લોકો ને પડે છે કંટ્રોલ માં લેવા માટે કોઈ ક્રોધમાર આયા લોકોને તો જો સાસુ સમાડે છે સાધુઓ આચાર્યો બધા રોજે છે આમ આવું જમાડતા છે સાધુઓ ના પણ એ તો એ તો કાઢવા ફરે છે મારા નીલમ વર ના એ નિરંતર યાદ રહ્યા કરતા કોધ ને કાર એ એમના કાઢવાના વિચાર કરે છે ને તે પેલા પોતે જાગૃત થઈ ગયેલો હોય છે કેવું એ કું મને કાઢું છું તને કાઢું છું કે બી બાજ ને કાઢું છું કે નઈ કે ખોરાક આપે છે જમાડીએ તો પછી કાયમ મોટા થઈને જાય લડે ખુશી રાજી ખુશી થઈને જમાડે એવું બનતું છે ખરું તમને લાગે છે આ સાધુ હું જમાડતા છે તમને લાગે છે જમાડતા જોયા છે કોઈ દાડો તમને લાગે છે હા રાજુ ખુશી થી જમાડે છે રાજુ ખુરશી એટલે પોતે પોતા આમના ને જમાડવા અમને કોઈ દાડો પણ એમની શું થાય છે ત્યારે એક્સેસ થઈ ગયા હોય પોતે બધા વિચાર આવેલું આ એક્સેસ થઈ ગયો ખોટું થઈ શું આવે વિચાર એક્સેસ થાય તો મારાજી વિચાર આવે ખોટું થયું આમ ન થવું જોઈએ જાણે કે વકીલ તો આપડે છે ઘટક્કર સમજ તો નહીં પણ વકીલ આપડી વકીલ આપનારો છે શું કેવું જોઈએ જો ભૂખે મારું હોય ખોટું થયું હોય તો મને બઉ પસ્તાવો થાય છે આવું કરવું હોય તો થોડું જાણું કે આપડી વકીલાત કરતો નથી હવે આ ઘેર થી ખાલી કરવું પડશે તમે તો રેન્ટ નો કાયદો હોય કે ના પણ હવે ખાલી કરવું પડશે એવું મને ખાતરી થતું છે હવે તમે એનો ધસાવ ના કરો ભણી ને તમે હું ત્રણ કરો શું કરો આ સમજાય નહીં તમારું નામ તમારા લીધે જેને દુઃખ થયું હોય કારણ કે ક્રોધ ક્રોધ ક્રોધ ગયો ક્રોધ માન ના લોકો ગયા પણ એને બદલે જે ક્રોધ કોને કહેવાતો હતો ક્રોધ મામ ના લો કોને કહેવાય છે કે આ દેશમાં ચાર ગુણો છે આ प्रकृति चारकर्षण आकर्षण विकर्षण पी आधने उग्रता कहते प्रकृति न परमाणु એની આત્મા આ જગતના લોકોનો આત્મા તન્માયાકાર થાય અજ્ઞાનીનો શું થાય તન્મા આકાર થાય ત્યારે ખોશ કહેવાય છે આના ઉગ્રતા અને આત્માની તન્માકાર તમે સમજાય ને એને ત્યારે ખોશ કહેવાય છે તમે ગુણતા દ્રષ્ટા વગેરો આ ઉગ્રતા હોય છે એટલે પછી તમારું ઉગ્રતા છે ઘણી વાગી હોય તો એનું શું કરો અમારે દુઃખદ થવું જોઈએ આ બે ના જે ચાર ગુણ છે એ નપોષક સાચી છે ન છે જો આત્મા ભય તો સજીવ થાય છે કેવું આત્મા જ્ઞાતા દસતા રહેતો જ નથી ને કારણ કે તો કામ ઉપર જાય છે ને વર્ગ ઉપર તારું લોકોતા ભાઈ તમે અમારે બોલવું બધું કરવું ખબર પડે ને મજુ ના સમજી જાય કે વાયરસ ઓછી ગયા લોકો પણ બોલીએ ખરા બોલવાનું અમે તમારું શું બગાડ્યું છે કે શું ખાઈ ગયા છે કેમ એમ કરો છો બેસ ની સરકાર હશો બેસ ને પૈસા ના લેવાય કોઈ બધું કહીએ તો તો પડે વ્યવહાર માં પડે વ્યવહાર છે ને કે ભાઈ કસાય રહીત બોલો કસાય રહી છે કસાય ના હોય ભગવાન માં તમને એવું લાગે છે ને મોટા મોટા આચાર્ય હોટે જમાડી મોટા આચાર્ય નથી થાય છે મારે કારણ કે એનો અહંગ વધારો હોય ને એ તમને કે છે અરેલાલ તમારા માં નથી તમે ના આમ જો એ તો ચક્કર છે માણસ કેશે એવું જ કરવા જેવું તો પેલો પેલો બહુ જ કે આપડો સરસ સરસ વકીલ આવો વકીલ મને કાઢવો છે છતાં જો વકીલાત કરતી તમારી જ વકીલાત ને અરે પ્રતિવાદી ના વકીલ કેવાય કેવું વકીલ વાદી ના બોલે તમે વકીલ જાઓ શું શું ધંધો કરો છો વકીલ વારી બોલે તારા કોર્ટ બધી હશે કોર્ટ માં તો હજી દ્વારા કોંગ્રેસ સાહેબ આવું એટલે જ્ઞાની માં પણ કરુણા વાળા ની હતી સભાના કરુણા વાળા તો તેના જીતે જ્ઞાન પૂરેપૂરું આપેલું ને ત્યારે સભા માં કેવા હતા રાજના હતા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 હવે હું તો પેલેથી હું નથી ન્યાયાધીશ કેવો જ હતો એટલે પછી ન્યાય જ કર્યો હોય પણ જોતા અમારે કનુભાઈ છે તો પેલું જ્ઞાન નહીં કહે તે અહંકાર ને એ પોતે એમાં દેખાડવા આવે તો અહંકાર મીઠું લાગે આ તો ખોટું કહેવાય કે છે આ દાદા આવું બધું છે ખોટું કહેવાય દાદા જે ન્યાયાધીઓ છે તેની અંદર અમારી કંપની પાર્ટનર છે તો ખોટું કહેવાય આ એટલે મારે તે વખતે વાક્ય શું હતું પ્રતિવાદી ના વોલે સાયન્ટિફિક શબ્દ હોય ત્યારે બધો જોખમ બધો હોય વખત આખું જોખમ આવી રહ્યું છે સાધુ થજ્ઞા છે આ ભૂલ ના હોય એ ભૂલ પોતાની જડે હું એને પરમાત્મા થવાનો છે એવું નક્કી કરીને જગતમાં ચડે નહીં અમથો અમથો બોલ્યા કરે કે જરાક ક્રોધ છે બીજું કઈ નથી બોલું છું તો એવું બોલશે ભગવાન પાસે બોલવાનું ભગવાન ભગવાન પાસે બોલવાનું નહીં બીજો દોષ નથી ત્યાં એક દોષ છે વધારે નથી કઈ એવું જવાબ આપેલા છે ને કેવા ચક્કર તમારે કેટલા દેખા દેખ દેખાય છે પાંચસો પાંચસો બેન ને જો સાત આઠ વર્ષો થયા જ્ઞાન આપણું બેન દેખાતો નથી છતાં દોષ દેખાય છે આપડે ચોર ચોરી કરાવતા થાય પણ ધણી નથી ગયા લઈ ને જાય એને બધું ઘણી જાગતો હું ખારો કાઢો ઘરે ભાગે એમાં આ દેખાયા કે દોષ ના ભાગે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 પ્રત્યે ચૂંટાય પણ જાહેર માં તો બને જયારે ત્યારે જાહેર માં તો બને જ નહીં ચૂંટો કે જો આ થાય તો હું પેલી કદાચ બોલો ને એ શું બોલ્યા મને આ બધું કઈ એકદમ પોતાની સાથે એમને સમજાવવું કે હેરું છે વાગાત ખાધી રોટલી ખાધી એટલે એમ કે ગાળો કરી ગયો સમજાવે ને તમને દેખાડી દે તો પાછું પછી પૂરે જાય તમારે એના પછી તમારે હા હમણાં કેટલા માટે કે છે આવડે તમને વર્પણ કરી આપીએ છીએ કેવું મોળા કરી આપીએ છીએ પછી તમારે ક્યાં નથી જતા પિદ્રાજી માર્ગ સરસ મળ્યો છે માટે કામ કાઢી લો શું રાત ચાલુ છે ને તમારે કેવું ધ્યાન રાખે એટલું ધ્યાન રાખશું વિશે તો ધ્યાન આપ્યું નથી તિવાદી માનું પેડું એટલે વેપારી ભાઈ હોય તો સમજી જાય કે પ્રતિવાદી કે આપવું ના બને ભાઈ સ્વાપ માં ના બને પ્રાઈવેટલી આ થઈ જાય સ્વાપ માં નહીં બનતી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 આમ કયા કરતા મારે લોક નથી આવે છોડાયો એમ નથી કેતા હું શબ્દ વપરા જે કહું શબ્દ વાપરે છે કે મારા લો પાતળા ફેર્યા છે આ શબ્દો વાપરે છે એ કોઈ પાત્રો જાડો થતો નથી ક્રોધ નાન માયા નો એ તો એ પોતે મારા પાત્રા જાડા થાય એ તો એ માયા ચાર પુત્રો છે કોના છે કરવા જાય છે મારા એમને કે છે કે જો મારા ક્રોધ ને તો પાત્ર છે બિચારો ક્રોધ આ ચાર નું ભોયન બહુ ક્રોધ છે કે એટલે હવે તું જોર જોર કરીને પાત્રો કરકે કરું છ પણ મારો માન નામનો છોકરો એટલો બધો જાડો થાય છે માટે તું મારી નાખીશતો હોય મારો માન નામનો છોકરો જીવતો છે ત્યાં સુધી આ જગતમાં મારી નાખો તો ચિંતા થઈ જશે તમે સજે માન નામ ના છોકરો જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી બધા ફરી સજીવન થઈ જશે માટે તું કેટલું કરું માર માર કરીને તરત થાય છે લોભ એનો લોભ નામનો જે છોકરો છે ને એ તો એ ખુદ લોભિયાને ખબર પડે કે નહીં કે નથી આખા ક્રોધ ત્યારે કર્યા છે વગર કામ ના એ ભોળોરો બચારો કેવું ક્ષત્રિય ને ક્ષત્રિય સ્વભાવ ક્રોધી અને માન હોય અને વાણીકો સ્વભાવ લોધી અને કટ્ટું હોય કેવો હોય આ સાધારણ વિવેક થી પછી સાધારણ ઓછો હોય એ પણ આ વિવેક થી દીકર થઈ જાય ને અને વળી પણ જાય કે જરા પીડાયા કા એટલું જ છે ને આપડે તો મારી પાસે થી શું લઈ ગયેલા હું તો છત્રી ને સ્વભાવ પટેલો પણ વળી હોય છે એટલે સ્વભાવ થી વળી સ્વભાવ થી મળી અને સ્વભાવ થી જે કોઈ એ હોય છત્રી હોય પણ આ તમે કહો છો ને કેવું મારી પાસે ને આવું ખાઈ ગયેલા પછી પાસે હું તો આપડે જો ફેગાઈ હું સમજી બનાવી ગયા એટલે ફરી આપણે સર તો મળ્યો કોઈ મોટા છે ને ઉપદેશ પાસે ઊંચતો નથી આપડે ઉપદેશ તો મારી પાસે કે અત્યારે એ આપો નથી તમને જે ઉપદેશ મેં લીધેલા છે વ્યવહારિક ઉપદેશ તમને આપું શું જોડે આ ઉપદેશ મેં લોભાઈ પોતાને ખબર ના હોય કે ભાઈ લોભાઈ કરશે આ ઘનચક્કર બોવા બુરું કરું પાડતો ગયા ચક્કર બના શકા ને ઘનચક્કર કેવાય સમજાય જો પેલો હશે મેં જોયેલા મારે તો બહુ કડક ખાતું બહુ કડક બોલનારો પણ ખેડૂત પછી પાછું ગેર લાગવું પડે પાકિસ્તાની અંદર કે સરનાર અમલ થાયાર અમા થયો એનું નામી ના બેઠા હોય એ મળેલ વાત એ સાયમ સુધી આવી ગયું એટલા જગત બધું ગુજરાત આવું છે બધું જગતો આમાં ખીર જીતવા દે ફરવા સંસાર સાગર એવો છે કે કોઈ કિનારો દેખાય દેખાડશે નહીં સાતું કરી કોઈ નહીં દેખાશે સાધું નહીં દેખાતાનું શીખ દેખાશે એટલે જ્ઞાની પુરુષ એટલા તરણ કારણ થયેલા છે માટે એટલા જ સારી શકે એમ કે વર્લ્ડ માં બીજો ના હોય એમાં જે વાત કરે ને તે વાત કરે પછી ખલાસ થઈ જાય ટોંકી અને આ જ્ઞાનિક નિરંતર નવું જ બોલે કોઈ દુનિયા ના હોય એ બધું નવું દેખાડે બધું આખું પાતાળ ફૂટેલું હોય કેવાય વ્યાજ માંથી શું કેશો બુદ્ધિ માંથી બુદ્ધિ વાળા બહુ વધે ને બુદ્ધિ તારે થઈ જાય બુદ્ધિ થઈ જાય લોકો કે વિચારે બુદ્ધિ થઈ ગયું છે કેવું બુદ્ધિ મારેલ હોય ને ત્યાં સુધી કહેવાય બુદ્ધિ નથી ગઈ એટલે બુદ્ધિ થાય એવું મેળ ના બુદ્ધું બુદ્ધું કેવાય છે આપડે હિન્દુસ્તાની માં ઉત્તર પ્રદેશ માં બુદ્ધું કે છે બુદ્ધિ વધી ગઈ અને પછી સાથે વધે બુદ્ધિ જે કામ લેવા જાય તે જો આગળ કહીએ એમ ફાવે નોર્મલ બુદ્ધિ જે કામ લેવાય તો એડ્રેસ થાય વધે બુદ્ધિ હોય ને બુદ્ધિ બનાવી દે આપડાઈ દાદ બોન્યકર શું કેશું હા એટલે મારા બહુ પારિત્ર મારે લાયક નહી દેખાતર મોડું તો એટલે પછી રીત થાય ના થાય પછી આને સંખેડ સાથે પંદર ઘર ની છોકરી આવી તો એને સંખેડ પછી સંખેડ તો થઈ જતી છે રમા રમાડી મહા મુશ્કેલ કહ્યું હજુ લોકો કરે છે મોટી જોખમદારી લાવશે લોકો એને તો અત્યારે જેમ જેમ કરીને તમારી સરસ વાત ચાલ્યું અને કેવું સરસ કરે છે એવું તમને લાગે ને ફોરીનું નથી ફોરિન ઉપર જોઈ લેવાનું કઈ આ હોડ નથી એનું શું કારણ કે આ જઈએ ધસ ભસ કર લાભ હવે આવી છોકરીઓ આપડે જન્મ આપવો હશે નહિ જન્મે આપડે અત્યારે ધર્મ આપી દઈએ કે છોકરી આવી જન્મ આપીએ તો નહીં માટે આવો અને જો ઘરના માણસો જો સાબિતી આપતા હોય એટલે એટલું સારું છે આપણે ઇન્ડિયાનું કે જયારે સરકાર ની અંદર અને આ ભાઈ એ બે વખત જીતાડ્યા ને પોલિસી બેસ્ટ પોલિસી એની ફોરેન પોલિસી બેસ્ટ છે આપણે એનું સંશે ને એટલે પછી એને ઉછા માણસો ભેગા કર્યા પછી કારણ કે એમશેડ તો પણ તે કે છે મારે નાઇજીરિયા દેવા મુશ્કેલ શું કે છે નહીં તો બે કલાક તમને મારે સત્તર કર કે છે અમે ગયા તો બધા શું ચાલુ છે નાગેજી રાત કરી છે આ બદલતાડતી પ્રિન્સિપલો ક્યાં ક્યાં બધી આવી છે અને આમાં બોલતા નથી બદલ આમાં ના બોલવું જોઈએ અમારે અમારું કામ નહીં ને અમારી લાઈફ અમારે અમારા સંબંધ પડે નહીં અમારી સમજ પડેલી અમારો વિષય જ નહીં ને સમજ પડે તો અમારી એ બધી છીએ કેવા સમજ પડે અમને તો અમારી લાઈફ સમજ પડે અમારા લાઈવમાં જગત નું કલ્યાણ કેવું તો હું એમનું પડે કોન્ફિડ કરવા છું આ તો બધું કર્યા કરે કોઈના આખમ સદ્ધાંતો છે ન્યાય એવો જ નથી બધા બે બધા બે ના ના બધા દેશ બધા દેશો બધા છે કે આપડે એકલા દેશ માં પણ ભલે વ્યવસ્થા છે આપડે ત્યાં વ્યવસ્થા નથી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 એના કરતા આઠ પૂરી ભલે વાત છે પણ આ તો ખબર ને તમને ખબર છે એવું શું કેતો શું આપણે એવું તમે આપડે આપનું મોડ ફળ દેબ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 સર થોડું પછી કોઈ નહીં આવે એ લોકો ભાવના કરી હતી બધાને ભાવના કરી પણ જે એ હિન્દુસ્તાન માં સત્તર વર્ષ થઈને અને નવ ડ્રો ને અને વચ્ચે જો તારે બુ પાલિક એવું છે ને જો થયા તો રહેવું નહિ કેવું તમને સમજાય ને આનું ભૂંશારી છે આ તું તારો બાપા ભૂંશી હતું અને ખાનદાન કરવું કપડા ખાનદાની જગ્યા છે વડાપ્રધાન ની જગ્યા ખાનદાની જ કેમ છે ધરો હોય પોતે ભૂખ ન માર્યો એ લોકો ના કુટુંબ આપી દીધેલું ત્યાર પછી એનો ઉપર મા જોઈએ આપડે ગાંધીજી ના છોકરા ને ગાડી પર ના જાય હિન્દુસ્તાન સ્વતંત્ર કરવાની ભાવના હતીવાય જ ને ખબર ને એને વડોપ્રધાન માટે તો ખ્વા જોઈએ એમનું પરંપરાગત એને રાજકારણ માં આ બધું ફરેલી હરેલી બીજા બધા આ તો બધા ગુંડા છે બીજા બધા ગુંડાગીરી ક્રોધ વધારે જોર કરશે પરંતુ એ ક્રોધ નું નિવારણ કેવું થાય એની માંથી આપડતો બતાવ્યો આપડે સર્શન કર્યો આપડે એક એનું હવે નિવારવાનો ઉપાય શું અહી આવજો નું તમને કોઈ કરી આપીશ જાતે તો જુઓ હું તમને નિવારવાનો ઉપાય બતાવું તમને એનો ઉપાય બતાવું તમે તો જાતે તો અનંત અવતારથી કરો છો તાર સુધી ક્રોધમાં સાબુત છે એટલે આપણે કાડતા આવડેવા નથી રસ્તો દેખાડ્યો તો તમે ભૂલી જશો કેવું કારણ કે રસ્તો દેખાડવું તો કઈ ના ભૂલવાનું કઈ સાધન છે કે સાધન તાર પાસે શું કઈ હાર મારો રસ્તો રસ્તા તમને દેખાડ્યું પણ તમારી પાસે તમે શું કરશો બધા રસ્તા હું તમને દેખાડું પણ જાગૃતિ કાયમી હોય તો જ ને જાગૃતિ મન થઈ જાય શું થાય આપણે શું કામ નું જાગૃતિ હા તમે બતાવો વેપારી એમ છે કે આપણા લોકલ માં કઈ કોઈ ગઈ નથી અને આ તો લોકો એક્સ્ટ્રા છે અમારે હુશિયાર જ જોઈએ છે ને અમારે કશું એવું છે ને અમૂલ્ય ચીન કશું દેવાનું એટલે હોશિયાર જ ખરીએ ને અમે અમૂલ્ય